પાટલા પર આવીને ઉપર જોયું મોરંબા માં તલત થઈ ગઈ ક્યાં છે મધેલો શું થઈ પછી દમવાનું ચાલુ થઈ ગયું એ તમે બધું દૂધપાત થયો બધી જ પછી જમીન બેઠા બની અને કોણ ઘટી ગયા બઉ તપાસ હતા પછી કલાક આરામ લીધો આરામ લીધા કોને કોને કેવું કરાવ્યું ખરું કહી દઉં ખરું કહી દઉં મુની શું કે છે ખરું કહી દઉં કે શું ખરું કહે છે દાદા ગેરા ને ખરું કહી દીધું શું કહી દીધું એ આપડું ભલે કહી દીધું તું ભાઈ ઘંટ વધુ ચીક છે રાજા એ શું તમે એક અવતાર ના વરણ માટે આટલો બધો ભાઈ આવડું મોટું જ્ઞાન અમારું ચિત્ત કે છે આ રાજમાં નથી અમારું કોઈ ચીજ નથી તમારું ચિત અનંત આવડું જ્ઞાન તમને અમારા ગુરુ સુરત કરું છું આવે વાત સમજવાની વાણીઓ કઈ ધરતી નથી તારું ઠીક કે એટલે પોતાના સ્વરૂપ માં ચીક રહેતું હોય લાગે જમા દીધ રહે અમને પચીસ વર્ષથી જ્ઞાન થયું છે પણ એક મિનિટ અમારા સમાધિ વગર નથી એક સમાધિ ઉતરતી રાત્રે તમે એક વાગે ઉઠાડો તોય દસ બપોરે તોય સમાધિ જાય નહી ગાળો દોતરો ના જાય અને ઉપાધિ ની મહી રહે તે સાચી તમારી ઉપાધિ વગર ની હોય અને તેની સમાધિ કામ લાગે માવતી બી બે તમે એને જાણો જાણકાર ને હોતી નથી પણ જો જાનાર છો તો દીવા જેવું છે આ વસ્તુ દીવા જેવી કઈ ચોખી દીવા જેવી દીવા જેવી વાત છે એને લોક કહી રહ્યા છે મને શું કે છે મને કોને હું નથી આ વર્ગે કોને કેવા મારા કહી છે એમ લાગે કે આ શું અમે કહ્યું અને આપડે કે અમે શું કર્યું આપણે બીજે આજે હું મીઠલ છું બાકી ઊંઘા ને ઊંઘ ચીપ બીજા ખાઈ જાય એ છે ને દેવી ત્યાં કુતરા ને બે પૂરીઓ ખાધી હોય તાકી રાત મારી હોય એટલે પૂછ્યું હોય ને તમારી સમાધિ હોય સાચી સમાધિ કોને કહી છે કે આથી આથી ઉપાધિ ની હાજરી માં હોય છે સંસાર ની આ હાજરી હોય છે એ હોય છે તેની સમાધિ રહે છે જાગ્રત હો ઊંઘ ના હોય છે કે જવું ક્યાં જો વિધિ કરી આપવાસ થયેલી હોય એ ક્યાં ઉત્સાહ પછી કહી જાય વિધવા જોજો જો રાતે એતો કાય ને ઉઠવાનું મન તો ના થાય મનનો સ્વભાવ એવો છે કે ઠંડક પડે ને ત્યાં સુધી અને એ તો ઠંડક જ હોય અહીં કોને કરવાનું મન થાય મને ના થાય એવું બંધન છે જૂનું બંધન છે એ તો થોડું છે જૂના કર્મ બંધન ટાળ્યા ના ટે એ ટાળ્યા કરી ના શકે તમે કહ્યું ને એ કર્મ છોડે નહી તો કે સ્વભાવ જતો નાય મૂળ સ્વભાવ જતો નાય કયું ને વસ્તુ શાખવામાં આવી હોય તો સુગંધી એ આવે નહી એટલે કર્મ છોડે નહીં કોઈને કર્મ તો છોડે નહીં બીજા ઉપાય થી અલ્પણ થઈ જાય અલ્પ આવત છોડે નહી બીજા ઉપાય કર્યા ઉપાય કર્યા ઉપાય બતાવીએ મે પુરુષ થયા પછી પુછાસ હોય છે ઘરો પુછાસ પુરુષ થયા પછી હોય છે પુરુષ ક્યારે કેવાય દેહાધ્યાસ ગયા ત્યાર પછી પુરુષ કેળ દેહાદ્યાસ જાય ત્યારે પુરુષ કેળ નહિ તો પ્રકૃતિ પુરુષ કહેવાય શું પ્રકૃતિ ને જોયા કરે એ પુરુષ પોતાની પ્રકૃતિ બધી નિહાળ્યા કરે એ પુરુષ ગુજરાત માં જાય સા જાય જવાબ આધારો એના કરતા આવું બોલો કે આપી શકાય એવું નથી તો એ જાણકાર કર્યા તારે પગાર શું આવ્યો આ દુઃખતું કાલ નથી તારે આવું તું જતા આ દુઃખતું છે પગયા તા ખર માથું દુખતું હતું કે પુરુષાર્થ એનું નામ કેવાય કે અવલંબન ના હોય ને કામ થાય આયા બધું પ્રાયો છે ઊંચા પ્રકાર નો પ્રાય પુણ્ય નું પ્રાય નું ફળ છે પુણ્ય કહે તેનું ફળ અને પુણ્ય બે પ્રકાર એ પુણ્ય ની બધી અને પાપાનું બધી પૂર્ણ પાપાનું બધી પૂર્ણ બંગલા બંગલા દેખાય છે ને એ સાચા હોય બંગલા બંગલા હોય બગીચા હોય હોય નોકરવાળા હોય કોઈ ભોગવાની આંખો દાળો ઘટે કયા પૈસા કમાવાળું પૈસા કમાવાળું બહાર ફરજાટ થતો હોય તો મુંબઈ હોય કે પરદેશ માં બંગલા બંગલાયુબંધી કુન એટલે ભૂન હોય આપડી પાસે ઓછું ગુણ ભાઈ જરૂરિયાત મળે એવું શું કુલ ભાઈ દાદા કપડા મળે રેવાનું આધાર ભાઈ પણ કુટે અટન પડે અને આખો દારો ધર્મ ધર્મ પુણ્ય પુણ્ય અને અનુબંધ પુણ્ય એમાં બહુ પુણ્ય જાગૃત હોય ને અર્ચન ના પડે શ્રીમંત કોક જ થાય ભુ કું કોક હોય લાખો ભાઈ પેરેન્ટ બાકી બધું હા પાપા નું બધી કયું કયું ચિંતા ના હોય સરખા લઈ જશે કઈ વાત ગમી કે આગળ બીજી કરવા દો સમજે છે એવું છે બરાબર પડે પણ ધરતી પર પડે તો સારું પથરી આ ધરતી પર પડી ને શું હોય દરિયા માં પડ્યા નો શું થોડો મને સંકોચ હતો હા એમનો જે માર્ગ છે એમને અને કીધું અહિયાં એમને બંધ બેસતો થશે કે નહીં થાય અને નહીં થાય તો કદાચ એમને સંતોષ થઈ જાય કે મને સંતોષ થઈ જાય અને હવે આઈ પ્રગતિ ઓધી જે ઓ ઓકે પ્રગતિ પતિ કે બડા કહીએ કોઈ આગરી તલા કરવા ને કોઈ પાટરે દે કરવા ને કોઈ મતલબ તો પડારી ભાઈ એવો દીજે એ તો ડાકતું છૈલા હોય ને બહુ આતરા પેસે જો આયા જમતા ઓતેને આ જન આલી મુકુ અમારી વાત ન ભરે ઓનું કન મત મત મત બોલા શું બોલા જો સવાર જાય તો ની જાય એના ઘરે વગરતા લઈ લેટી જાય બધા વગરતા કામ નથી લઈભાઈ હિરામ લેવાનું નથી આ આપડે સાચું એટલે એવું રીતે બધું આપવાનું છે જગત એમ સમજે કે આ ભગવાન કરતા નથી એવું કે છે એ ખોટી વાત છે કરતા છે અને કરતા છે જેને રિલેટિવ સમજ હોય તેરા આતા ઉજે એટલે બાળ મંદિર માં બાળ મંદિર જો તો દાદા આવું છે અને જ્ઞાન મંદિર જો તો દાદા આવતા છે જેને તે જો કે તેના દેખુર આવ જોઈએ એરા એકાંતિક નથી આ આඥાન અને કાંજે દારુઈ સાસુ આઈ સાસુ તો બોલી પ્રેદભાઈ કરે ઇન્ડિયન વ્યૂપોઇન્ટ નોટ બાય ટેક્સ્ટ બાય ટેક્સ્ટ ઓન્લી ઇસ અ સિટીસ સર્કમસ્ટેન્સરી આવીને નથી આ જગત તો ક્રિયર નથી એ બધા એટલે જઈને રેડ આપ્યા છું મારી બીજું આપ્યા છે એવું ક્રિએટર તો લાગર બનાવવાની જરૂર જે અનાજિ અનંત્રિયટર થાય એ પરિવાર ને પૂછ્યું ક્રિએટર હોય તો એની ડિગ્રી થાય ના થાય હા ડિગ્રી કરીને કઈ ચાલ એવું જાણતો કેવું થઈ રહ્યું છે મને દેખાય માયા માયા ભગવાન ભૂતવાળા ઉપાઢી ઉભી થઈ ઉપાધિ થઈ છે અને તેનાથી લોકો ને ગુજરાત બીજા પેપર માં આપી ચાલે લાગે પરંતુ ના આપડી ભૂલ થાય છે ભગવાન એ તો આપડું સ્વરૂપ છે ભગવાન કઈ આપડે ઉપરી નથી સ્વરૂપ છે આપડું આપણે જે આપણે જાણતા નથી જીવાત્મા કેવાય અને જાણીએ નઈ તારા અંતરાત્મા થાય અને પોતે અનુભવીએ સ્વતંત્ર થઈએ તાર પરમાત્મા આજ આત્મા પરમાત્મા છે અને આનો આ જીવ તે શિવ છે શિવ ને એટલે આ ડેવલપ થાય ને ડેવલપ થયેલા ને ધૂલ ડેવલપ થયેલા ભગવાન કે છે જયારે આપણે ગાળો મળીએ મારીએ બરાબર ના થાય રોગમાન મારે લો ના થાય આપણે ભગવાન કહીએ છીએ મારીએ જઈ લઈએ રાકેશ ના થાય આપડે ભગવાન કે જેમ કૃષ્ણ ભગવાન થઈ ગયા મહાવીર થઈ ગયા બાકી બીજો કોઈ ઉપાય બનાવનાર કોઈ નથી આ તો અનાદિ અનંત અનાદિ અનંત બનાવવું પડે ખરું અનાદિ કાળ તો છે અને અનંત છે એને કઈ બનાવનાર વચ્ચે જરૂર પડે નથી સાયન્ટિફિકસિન્સ છે આપડે પોતાને હું પાણી છું પુરુષોત્તમ છું કે હું પટેલ છું કે હું શું છું કે ખરેખર જાણીએ ત્યારે ત્યાં દેહા ત્યાં સુધી જાય આપડે અને મૂળ આપણા સ્વરૂપ પકડાય એ સ્વરૂપ પોતે ભગવાન જ છે પણ પ્રકાશ પામે નહીં શોખ છે ભૌતિક ચીજો માં રચો બચો રહેશે જ્યાં સુધી જીવાત્મા તો બધું અને ભૌતિક ના ગમતું હોય અને પોતાનું સાચું સુખ ખોલતો હોય ત્યારે એ અંતર આત્મા થાય જ્ઞાની ભગવાન છે આ લોકો કે ભગવાન એક કે દરેક શું કે છે ભગવાન એક કે અનેક એ વાવ આવી રીતે છે હોનારી લગડીયો હોય હોનાળી લગાવે તો ઢગડો કરે બધો ડુંગર જેવી તે બધું પદ હોયું કે છૂટી કરીએ તો લગિયો કેવાય એ વ્યવહાર થયા શું છે લગડ્યો છે નીચેથી કરી રીતે કોઈ નિયંત્રણ કરનારો નિયામક ના નિયમક નથી મારો નિયામક જેમ ટુ એસ ને ઉપર થાય થાય છે ને આ વાદળ માં ટુ ભેગા થાય અને બીજા સંજોગો ભેગા થાય વરસાદ તૂટી પડે અને ઉપરી ઠરે એટલે બહુ ફોય કોઈ એવી એવી શક્તિ તો કોઈ હશે જ ને કોઈ એવી શક્તિ તો હશે જ ને એ શક્તિ છે પણ તે ચેતન શક્તિ નથી કોમ્પ્યુટર જેવી શક્તિ છે એટલે આપણે ઉપરી ના થાય ઉપરી હોય તો મોક્ષ ના હોય તો પોતાના સ્વરૂપ માં ગયા પછી નથી ઉપરી તો કોઈ પોતાના સ્વરૂપ ગયા પછી નથી ગયો ત્યાં સુધી તો માનવું પડશે ને જ્યાં સુધી ચૂકવ ને ત્યાં સુધી તો ભગવાન માનવું જ પડે મુસ્લિમ વ્યૂ પોઈન્ટ ક્રિશ્ચન છે અને આ વાસ્તવિક છે રિયલ રિયાલી ને પ્રગટ થયા છે તે પ્રગટ થયા છે જય સચિન રસ્તા છોડી દેવાનો આપડે મંદિર ને શું કરવું શોખીન તો ખરો રસ્તા ના છવા કે શોખીન મોક ના શોખીન ના હોય એક કલાક ના આનંદ માટે ત્રેવીસ કલાક નું દુઃખ એક કલાક ના આનંદ માટે ત્રેવીસ કલાક નું હા તેવીસ કલાક દુઃખે પણ એક કલાક પછી આનંદ માં છૂટી ગયા છૂટી ગયા હવે છૂટી ગયા તારે મારે છૂટી ગયા નથી કરી કે આજે સામાયિક કરીએ છીએ સામાયિક માં જોનારો કોણ છે એમ પૂછે છે કે પ્રજ્ઞા ને બુદ્ધિ નું જેમ કશું લાઈટ હોય છે પ્રજ્ઞા એટલે બુદ્ધિ લાઈટ હોય છે મચી છે સંસારમાં કામ કરે ત્યાં સુધી ના કેવાય પોતે ભૂલ કરતો